ચોર ચોરી આપડા દેખતા કરે તો એના પર પૂર્વગ્રહ ના રાખશો કાલે સાવકારી થઈ જાય તમારી બધું ધ્યામી ને મારી વાત પૂરી સાંભળી નઈ સાંભળી શું સાંભળી કે છોકરો આવ્યો છે ને પછી છોકરો એ છોકરો આવ્યો એને આ પાસે ચોર અહીં ચુકા છોકરો શું કરવા આવ્યો કાકા મારા બાપુ જમવા તમને બોલાયો ભૂલ કરી મારી ગુનો થઈ ગયો तो मारे बी तो करता करवा जरूर नहीं माँचु ये बानज करता नी ने, आखी काड़े तो मोक्ष आग व्यवस्थित एटंटिफिक सरकम एविडस जय देव करणवया का अव्यवस्थित अव्यवस्थित अवस्थ, अवस्थित ए योजना रूपे ने व्यवस्थित ए रूपक रीते अवस्थित મેગે છે દર મહિને છોકરો સિગ્નેચર કરી લખાયું આ તારું જોયતું હોય તો પડે સ્ટેશન પર આપડે ઓગસ્ટ ના પેલા અઠવાડિયામાં છીએ ને અહિયાં તૈયાર થઈ રે તૈયાર થાય તો બઉ સારું પડે એમને કાકી ભૂમિકા લઈએ તો જમવાનું જમવાની ખરાબ લાગે ને સારી ચોખ્ખી હવે જયારે બીજી એક બોલાવું ઉપર આવે તો હા ઇમ્પ્યો એમને ઘેર ઘેર પડે આપણા દેશ માં એક બુલેશા થઈ ગયું પંજાબ માં બુલેશિયા મોટી વાત છે ઇધર લૂટ કે ઇધર જૂટ અહી તારો પ્લગ કાઢી લે અને અહીં લખી દે તો તને ભગવાન પણ એ પ્લગ કોણ કાઢે કે પંજાબ માં એક સુફી સંત થઈ ગયા એક સુફી સંત થઈ ગયા બુલેશા બુલેસા સુ બુલેશા નામ બુલેસાફીઓ સાથી બુલ્યા ભગવાન પામવો એમાં શું મોટી વાત છે શું લખ્યું સાથી એવું લખ્યું કે ભગવાન પામવો એમાં શું મોટી વાત છે ઇધર લૂટ કે ઇધર છૂટ એને એમ લખ્યું બોલ્યા ભગવાન પામવો એ કઈ મોટી વાત નથી ભગવાન પામવો એ મોટી વાત એ મોટી વાત નથી તારો પ્લગ આ લાઇન ઉપર આ લાઈન પર છે આ લાઈન પર લખી દે તો આ લાઇન પર નાખી દે તો ભગવાન મળે પણ એ પ્લસ કોણ કરે તો કે આ પુરુષ કરે નહીં મોટી વાત નથી પણ શાંત પુરુષ પામવો મુશ્કેલ કેવું હોય જ્ઞાની પુરુષ તો દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ સારા કારણ પણ દુર્ભમાં સુલભ થઈ ગયા જ્ઞાની પુરુષ એટલે આ દાદા છે તે કૃપાળુદેવ કલિશ્વ માં કૃપાળદેવ ની ચોપડી માં ચાલે ઘરે એમ કે જ્ઞાની પુરુષ પહવા એ દુર્લભ છે એટલે મળવા મુશ્કેલ છે તો સત્યુગમાં જયારે કાળ સારો હતો ત્યારે પણ જે બધા માણસો છે મોક્ષ માંથી જવા કરે તે લોકો ને કેમ ઈચ્છા નહીં થાય કે બીજા મદદ કરું દાદા ની જેમ શું છો બીજા થી થઈ નહી મોક્ષ જવામાં થાય એટલે આપણે રૂપે અન્ડરસ્ટેન્ડિંગ વધારે આવે તો આપણે કેમ જેને રૂપે સમજતા નથી કે આ દાદા જેમ આપણને હેલ્પ કરે તો આપણે બીજા ને નહીં હેલ્પ કરવાનું મહાત્મા કેમ ની હેલ્પ કરે બીજા ને તે ખરાબ ભાવ ના કરે બીજી રીતે ખરાબ વર્તન ના કરે પેલા વખતે ખરાબ ભાવ કર્યા કરતો મળે તો આપડે બધા કેમ જ પુરુષ તરીકે બનવાની કરે તો આપડે બનાય ને કેમ ની બનાય પૂછી દાદાજી છે મમ્મી છે એ લોકો એ જે મહાત્મા જે વસીને મને ખેચી લાવ્યા હે આપડે બંને તદ્દન આવ તૂટા બરાબર આપડે છે તું કોઈ બીજા ને ખેંચી જાય દાદા જો આટલા એજ ના છે પછી તો પછી શું થાય મળતું જશે નઈ દાદા પેલા આપડે કરવું આજ્ઞા જ મદદરૂપ થઈ આજ્ઞા પાંચ આજ્ઞા આપેલી છે ને બધા થઈ શકે જતો હ વાસણ પછી ઉપર પડ્યા એટલે હું વ્યવસ્થિત રીતે એટલે આજ્ઞા સુખદાયી બીજા કરે એનું એમ કેવું છે કે પહોંચી શકે આ પ્લોટ તમે અમારો જે પ્લોટ જોઈન કરો ને કરી શકે. જે પદ આપેલું છે આજ્ઞા પાડે એ પદ પૂરું થશે જ્ઞાની આવે બધાને હેલ્થ પૂછે કે આપણે કેટલું બધું વેઇટ થવા પડે તો કેમ વધારે કેમ વધારે આપણે પ્રોફેસર એવું નહી પૂછવાનું તમે કે રીતે પ્રોફેસર થાય અમે અમે પ્રોફેસર થાય એવું દેવું ના પૂછતા તો હવે કે લોકો રા કરવા સમજ પડી ગઈ આપી દે દેતા પ્રોફેસર તમને પૂછન તમે કે રીતે ના એક રીતે ત્યાં તમે નહી કીતી તો હ પર ના જવું કોણ છે ને દેખાતા બાર નહીખા ફૂલ ગુલાબ નો સુગંધી વગર ન સુગંધી જ નહી ખોર પડી કો કે ગાર્ડન માં ફૂલ હોય ને પણ સુગંધઈ જ ન ને આ બગીચા માં સુગંધઈ જ ન મને હ હ ને ન ફૂલ માં સુગંધ ન કમી ઇને હો કે હે દેખ હાઇબ્રિડ માં સુગંધઈ ન દેખો બીજો કતો નગનબે કહી ને અરે નગનબે કછતા હી ન એમને મગનભાઈ રાજા પી દોજા વાઈ ન હાઇ 10 ડોલર સુગા ખંતે સે ના એના કથા મને બતાડે લોક બતાડે मगन मगन भाई करता है लोग। ही लोग। एक है है हमने में तन भक्ति करीव रहने तो नहीं बहुत લોભીઠ હતી એમ કેવી છૂટી હા એ પણ તૂટે નહીં તૂટ થાય તોડે નઈ તો તૂટે નહીં તોડે તો તેથી શ્રીમદ રાતું જ્ઞાની પણ તું ગમે તે રસ્તે ગમે તે સારા રસ્તે વાપરીને તારી પાસે માન જવા દીધા લોભ બાકી રહેલો છે ત્યાં માન તો મોટા મોટા શત્રુ મળ્યો સમર્પણ કર્યું પછી પેલો બહુ મોટો નથી એ તો આમ હાય હાય ચેચા આપી તો છૂટતું નતું મને કઈ લોટતો ઉમર ગઈ પણ ચાલતા રીક્ષા ગયા રીક્ષા બે રૂપિયા મા આપે હું બે રૂપિયા બેસે ના હાલે હેરતા હેરતા લાગી જાય પૈસા પૈસા ને શું કરશો મારા નથી એક રિક્ષા વાળા બોલાવ્યો અને છો કહ્યું તાર હા કઈ પડી છે વીસ રૂપિયા કાઢે વીસ રૂપિયા મંગાવ્યું છૂટું ચેન્જ પછી રિક્ષા વાળા કયું મેં બ્યા એમને રિક્ષા વાળાને તને 4 રૂપિયા જાય મારું કહેલું કરતા જ નથી આપે મારું કહેલું જ કરતા નથી આપે છે બધે જ પી જાય આપડે નાખી દેડે એટલા રોડ પર પૈસો ભરી દેખે નાખી એટલે આ ગળા દેખાડેલી બરોબર બરોબર મન ની જોડે મધ પડી દો મંદજ લોર કેવું કરે ત્રીજી વખત એવું કરે મન શું થઇ જાય બીજું કશું કરવા ની જાય ને એનો ઉપાય પ્રશ્ન બહુ સરસ હતો લો कश्यू रू फरम અમે દેખાડી ઉપાય લો કે દેશ માં હતા કેટલો ખર્ચી ગયો હતો એક મહિનામાં પુસ્તક થવા પચીસ હજાર પચીસ બીજો થયે છે પચીસ હજાર પચાસ હાજર પછી જાય ને લોભ સુ જોયે એટલે પછી આયાત કરે કે બાયણા બંધ કરેલો હોય ત્યારે પવન બઉ પહે નહી પાછી પાછું બહાર ખુલ્લું હોય તો પવન પહે તો ગેર કરી જોજે એક દાડો ખુબ પવન હોય બાયની પાસે ખુલ્લું કરી એક પવન જોયે એટલે જાવક જોઈએ જાવક જાવક ના હોય નવું પપે પહે નહી અખતરો નહી કરી દેતો યાર બધા બોલે મને મળ્યું છે બધું હા એ બધું આખું મી ચલાવાય પછી ખૂટે પેલા વિચારવા ચાન્સ બરાબર તમે પેલું મોકલી ને વિચાર બીજો કોનો વિષય મોકલો ભરતભાઈ નો કેમ ના પડેલા બા ક્યાં રહી પડે દાદા એમને એમ કે તમે પર્માનન્ટ લઈ લેવો એવું કેન્ટ ગ્રીન કાર્ડ લઈ લેવો એવું કઈ પર્માનન્ટ ગ્રીન કાર્ડ એમને તો એનો કાયદો એવો હશે કે મા બાપ ને તરત જ આપે વધારે વધારે દિવસ છુટકો નઈ પેલા ના કે ખબર નહિ એવું જ છે એમ કે મોડું હોય તો મોડું જવું હોય તો અહીંયા જે ટાઈમ આપેલો હોય તો તે પેલા એ લોકોને એપ્લિકેશન દાનનકા તમારો વિચાર થાય કે જઉં એટલે તમે વધારે રહે છો દારે બસ આવો કાર્ડ આપે ગ્રીન કાર્ડ નહીં આવો ગ્રીન કાર્ડ આપે એ ચુલાયા છે હવે આ આપેલા કાર્ડ આપે છે રેસિડેન્શિયલ હા આ ગ્રીન કાર્ડ ને બદલાવો વ્હાઇટ બનાવલો છે લોકો હા છે આવ છે હું આફ્રિકા જવાનું ને ત્યારે કોર્ટ માંથી શાંતિલાલ નીકળી પડ્યું આફ્રિકા જવાનું ત્યારે કોર્ટ શાંતિલાલ નીકળી પડ્યું નામ કોઈ ને ખબર નહીં મળે કોઈ ખબર નઈ મળે પેલા ના જમાના માં પેલા ગામ ના ઇન્ફોર્મેશન આપે ને રજિસ્ટ્રી માં કે જે લખ્યા છોન ભાઈ સાચું નથી એ હતું પણ મને નહીં ખબર મગન નું મગનભાઈ એમ શાહ છે